પછી સમય આપે દાદા જૈન ભૂતગલ કાઢી નાખ્યા પછી હવે રહ્યું એ જૈન ભૂતગલ પૂછે એટલે ખબર પડે કે આ શું આવ્યું નું નામ જૈન ભૂત પાડ્યુંન્યતા એ જૈન ભૂતગર અમને ભાઈ ભૂતગર આ માન્યતા માં પેલી નો ભૂતગળ એટલે જૈન ભૂતગર એટલે માન્યતા એ માન્યતા બધી જુદી બધી માન્યતા પણ શું કરે જ્યાં સુધી કઈ પણ સત્ય વસ્તુ ના મળે અને દાદા એ મળી ગયા પછી માન્યતાઓ ને છોડવી પડતી નથી છૂટી જાય એટલે કરી લખ્યું છે ને કે અજ્ઞાન માન્યતાઓ વાધા ને વચકા ને દિમાગ ના રે કે ધમાક કે આવે દિમાગ વાળા છે હંકારી છે એક જયા પોલીસ વાળા આવેલા નબળી નબળી ના ગુણો માં દિમાગ નબળી ના ગુણો નથી ત્યાં સુ રાખે ને દિમાગ એજ પોતે નબળી છે જગત નો આહવાન ટાઈમે લડવું એક ધ્યેય નઈ નઈ એટલે દિમાગ રાખવાનું દિમાગ રાખવાનું પડી ગયા પછી લાચારી એ બતાવે વાવે મોટા મોટો રોગ હોય દિમાગ લગર કામ દિમાગમાં પરિવારમાં ઘરમાં દિમાગ રાખે ને તો બે કંટાળી જાય પછી પ્રેમ છે દિમાગ છે બેન નસી કહ્યું લા દ લાગી ગયું તો બોક્સ મળી ગયો પછી એના માપા ક્યાં જાય નઈ ને શું ફાયદો થયો અને બુદ્ધિ મૂકી દે નાય નઈ અને બુદ્ધિ મુકાય નઈ ને આપણે ફોટો ટેબલ ઉપર રાખવાનો પાછું આપનો ફોટો ઓફિસ માં ટેબલ ઉપર ખરો હજુ ટેબલ ઉપર રાખે આપનો વિધિ કરેલો ફોટો હા દાદાનું નામ લઈને કાગળિયાનો સહયો કરે પણ ફરી પકવા દિવસ હા કાટા તોડી ખાનારા रास्ता किया यान तो ईश्वर पाक्ष અને એક લહેર થી આકાર તરીકે રહેનારા કોઈ કામ ના કરે કયા ભગવાન નું તમારે જે ક્રિએટર છે આસાન રસ્તો એજ લેવાનો એમ કે આપડે કુંભારી કરતા કરતા જવાનું પેલા કઈ રસ્તે જવાનું સારું માર્ગ ભાઈ સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ ધી વર્લ્ડ ઇસી પઝલ ઇટસેલ્ફ પઝલ થયેલું છે ગોડ હેઝ નોટ પઝલ દીસે લેટર ત્યારે આપણે મને અમદાવાદ આઈએ એટલે કે રસ્તો કદિયે દેવદ કરું તો છો કે હા રો યસ હું પાછા પાછા આવતા કેમ રા 2:00 વાગ્યા પાછા આવાની ચાને તાઈ ને બિલામ બિલામ બે હજાર એક વ્યવહાર ધર્મ સંસારમાં પણ નહિ બંધાય ખરાબ કામ કરતા સારું કરવું તો કરવા પણ એટલે ના કરવા પણ એમાં દેખાડશે દેખાડશે એ રોજ કરજો કરા તૈયાર થઈ જાય હાર્ટેલ થઈ ગયું હોય તો એ જ કરવાના છે નાખો ને આ આપડા આપડા સંજોગ ભેગો થયો હિસાબ અને ઘણા થાય એવું બહુ બહુ મોટું હોય તો આવું જ હોય એમ કઈ હોય છે કરવતી જેવું આવતા વેરે જતી વહેવા મુશ્કેલી પડે છે रागदेश રાઠા નહીં કરી આપતા કે તમને સમય અમારો રાજ્યો ખાયા કરે જેવી રીતે આ દેહ નું આકર્ષણ તમે જેમ પહોંચો ને કે રામને રખાડવા માટે રાવણ ને લોકો ગાળો ગોળે છે રખોડે છે માટે, તો તો ના હોય નથી પણ શું છે જ્ઞાન સારું ભીડ થઈ ફરી આવ્યા હતા પેલું સ્ટરી કરો પેલે પેલા જે સાચી વિકારવાનું નહિ મારું ના ના એની વાતમાં આત્મન વાઇફ હોય કોકને વાઇફ એવી મળી હોય એટલે કે આપણે કે આ નોઈ મારી વાઇફ તો ચાલે જ ના થાય બગમો મનમાં બોલ્યા આપણે આ વાઇફ મારી નોય આત્મન મારો નોય તો એ એવું નહી એ બિગજન પણ કરી હતી બિગજન થયો કે એમની ગામમાં લે પત્ની બોલી એટર માર લા વાળો મત રાખ્યો બહેન કે યાર આ મારતો નહી આ થાય ખેતર ભાગ નાખ્યા પછી મહાત્મા પત્ની જોડે થાય છે એવું નથી ચાલતું જ નથી આ ફટતું નથી નફ નથી એવા થઈ જાય તો ગ્ઞાની થઈ ગયા ચાલતું નથી બીજી વાર ની ભાઈ ચડી બે ચડી જાય છે માણસ હોય જાણે તદ્દન ખોટું છે માણસ હોય કઉ છું કે જાણેકાર તદ્દન ખોટું છે વાણી વાણી બધી પોતાના હાથે કઉલ્યું છે અને બધું ઘર ધગડા બહાર થાય ગયું બહુ બહુ વર્ષો પહેલા સેઠ સેઠ ભડો તપાવ બોલેલો બહુ વર્ષો પહેલા અને નવીનજીએ કહી દીધું એક વખત ગયો હું એને જેવો હું આડે તેmdi અરે ચિબા દે દિવસ જીવ તો ભાગત નથી ચેતર જ નથી ઓમાં જારીયા પહેલા પૂછવાનું અમે થોડે તેરથી પણ જારીયા પહેલા પૂછો એના કે આ કારણ કે પાવર પાવર એટલે આપણું ચાલ્યા આપણને આ ગાળો પડતું હોય તો ઇફેક્ટ ના થાય હું આટલું કરું છું કે છે ધન માટે આત્માની ઉન્નતિ માટે આટલું એટલું કરું છું જોકે હલકું નહીં થતું ધર વધે છે તમે કઉે છે એટલે જ વધારે જાગૃતિ રહેશે નહીં તો ના થઈ જતો છે કે આપડે હજી રાખ હજી રાખે અરે આપણું ના બોલવું છે મારું ના એ થી બોલવું હવે મેં કાલ પછી વાત બધા કરે જેની અંદર હાથમાં છુટો થઈ ગયો હોય બુદ્ધિ હોય નઈ દેશ જુદા હોય ને શોક નિરાકરતો લોકોની દ્રષ્ટિમાં ના આવે એ બુદ્ધિ નો કેવ ને હા એ અનુભવ નો કેવું છે અનુભવ તમે કહો સાકાર એવું આનુભવ સ્વરૂપ છે બીજી વસ્તુ સદાય જ્ઞાનીઓને તો તે સર્વાંગ રીતે અનુભવ થાય એ એકાગ્ર થઈ ગયો તમારો ફીટ થઈ ગયો સુધાર્થમાં હું છું એવું આપણને રહ્યું તમે એ રહ્યું હું સુદ્ધાર્થમાં આખો જુદ્ધાર્થમાં હું શુદ્ધાર્થમાં છું સ્વરૂપ કહી શકાય ને હા જયા કરે જયા કરે નઈ એટલે એમનો કેવાનો ભાવાર્થ એવો છે કે ઘણા લોકો અમુક દેવ દેવીઓ ને આરાધ કર્યા રાખા અને અન્ય દેવ નું હોય નહીં દેવો વ્યવહારથી કરે વ્યવહાર થી વ્યવહાર થી નીચે થી રીતે રિયલ સ્પીકિંગ શુદ્ધાત્મા અને આ વ્યવહાર થી તમારે અને બીજા બધા નમસ્કાર કરે બીજા બધા વ્યવહાર થી કરે એ મનમાં અંદેખા વ્યવહારથી એટલે પેલો સાપિયો સંકોચી સિદ્ધાર્થ માહિતી આ શરીર માં અવિનાશી નું આ મિલન છે શું છે અવિનાશી નું મિલન હા તેમાંથી એક તત્વ વિકારી થયું એટલે આખા પણ વિકારી જોડે થયો આત્મા વિકારી થાય નહિ પણ એક તત્વો વિકારી થયું તે આત્મા વિકારી પણ માન્યતા ઉભી થઈ પોતે વિકારી થયો નથી હાજરી થી મૂળ એટલે માન્યતા એ માન્યતા ઉડી જાય છે જ્ઞાન મળવાથી ત્યાં સુધી માન્યતા ઉડે એ છ તત્વો કયા કયા સંકોટ એક વસ્તુ બીજા પ્રશ્ન ભય નહિ પણ સમ્યક દર્શન અને પૂજગો સદન વાત સમ્યત્યાર સુધી જે હતું તે મિથા દર્શન હતું એટલે કે આ મારા મામા થાય મારુન હું કોણ છું ખરેખર પેઢી રંગ પેઢી ના રો આશા ઉદ્ધમ નો સંત્ર આ જે રૂપી તત્વ છે નિરંતર પૂરણ ગલન તૈયાર કરે છે પૂરણ ગલન તૈયાર કરે છે રૂપી તત્વ જે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો અનુભવ છે અને તે નિરંતર શું થાય છે પૂરણ ગલન પૂરણ કરાવાનું પૂરો પૂરણ કર્યો એની પાસે ગલન થઈ જાય છે વસ્તુ એક જાત નું પ્રતિક્રમણ કહી શકાય ભૂખ લાગી અને ખધું એને એક જાત નું પ્રતિક્રમણ કહી શકાય એટલે પ્રતિક્રમણ એટલે શું આપણે અતિક્રમણ કર્યું લોકો જે આવું કેવું બોલે છે એ અતિક્રમણ કરાય સાધા રાતો કરીએ આપડે કોઈ આચાર્ય ના મૂકે સાધી વાત એનો વાંધો નઈ પણ અતિક્રમણ કર્યું કેવું અતિક્રમ પેલું નથી પણ જરા કર્યું ને એટલે એનું પ્રતિક્રમણ કરો તારે નહીં કરવાનું ગીરને કરવાનું ગીરી અતિક્રમણ કર્યું ક્યાં કરે છે તારે આ એકવાર માર્ગ એવો છે કે પોતાના દોષ દેખાતા જાય અને શૂટ થતા જાય એમ કરતો ખરા જય કૃષ્ણ આવો આવો પ્રતિકાર કેમ આપશે જોડે જોડે એમ એમ કે આજે આપણને ભૂખ લાગીને ખધું ભૂખ લાગે છે તે ખાય છે એકના ગરત માટે ખાય છે ગરજ પાણી છે કે આપડી નહી હા એ બરોબર છે એટલે તાર્યું નહી સુધાર્થ પાણી નહીં પણ આ કિરીટ ને તો કરીને ચોક્કસ આધાદી ગરજ છે કોઈ પણ વસ્તુ લાગે આચારી માં એટલે ઓલવો એટલે એની પર ગમે તે નાખો એમ બરફી નાખો પ્યાજ નાખો જલેબી નાખો મમળા નાખો કાકડી ગમે તે નાખો નઈ ને લાગ લાગ્યું નથી એટલે આ વેડે છે પાણી આ બે વસ્તુ લાગે છે બીજું એક પૂછવું છે કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિત કર્મ બંધને એટલે કે આ બધા પૂર્વ જન્મ કર્મ હોય તો એના લીધે માનવ ને અહિયાં જન્મ થાય છે પછી જન્મ થયો એટલે વૃદ્ધ તો થવાનો જ છે અથવા એના માં ધીમે ધીમે પ્રગતિ આ બધા પૂર્વ કર્મ પૂર્વ જન્મ ના લીધે થાય છે આ કર્મ ના ઉદય થી બધું ચાલુ માણસ નું કોઈ કરતા નહીં તો પછી વડવા ખોટું થઈ ગયું પચતા પસ્તાઓ કરે આ જ્ઞાન ના હોય તો જ્ઞાન વાળું થોડા થાય ને થાય કે જ કરે એક પણ આજ આખા કર્યું કે આપણી આ વિધિ જે વિધિ નું પુસ્તક જે છે તે જે વિધિ જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે મરણ કર્યું ને હું છું હું મેં જ કર્યું કરતા સહી કરી આપી હવે મેરાધાર થય કરુ કેવાય કર્મ કરવા કર્મ અકર્મ ને જુએ ને અકર્મ કર ને જુએ એને જ્ઞાની કહેવાય શું કે હરિભાઈ શું કે હું જોઉં છું અને મેં કર્યું આ બે ભેગું જોવાની ને કરવાની હવે આ કરવાની ધરકલ ની છે આસપાસ એટલે તમારે ચંકલ વિકલ્પ નો શું વાંધો નઈ ચંકલ વિકલ્પ જયારે થાય એ તમે સમજાવું સંકલ્પ જે વિકલ્પ અને મારું સંકલ્પ ગયું સંકલ્પ હું ને મારું બેવ ગયું એટલે સંકલ્પ વિકલ્પ ગયા આજ સુધી નું જે થો ઘણું જ્ઞાન હોય એ બધું બુદ્ધિ એટલે બધું વચ્ચે આવી જાય છે હા સકા વચ્ચે મોકલી જવું તે ના જનતો આત્મા પરમાત્મા પણ હજુ રી મગજમાં એને દૂર કરતો આપડો આત્મા કેટલો એ અને પેલો તો મહાન પરમાત્મા એક બધું હજુ બેસતું નથી આ વ્યવસ્થિત એ બધું હજુ બુદ્ધિ નથી આવે કાલે રાત્રે ધ્યાન કર્યું કે આપણે ત્યારે ના મેં એમને કહ્યું કે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા શું મારો છે शुद्ध आत्मा नहीं दू शुद्ध आत्मा आपो आत्मा तो ओखी सको कारण के कोई तत्व एवं है कि आप ऊंझे के बारोबार आ तत्व जो मोटू जे हमनु ધ્યાન કરવાનું જોયું હતું કે ધ્યાન કરતા કરતા પૂરી ગયા એમાં આપનો ચહેરો દેખાયો પણ એમનો આપનો આત્મા ના દેખાયો તમે જ કહ્યું કે એ તો પેલું શું પેકિંગ છે એવું કયો ને આ ચેકિંગ માલકી ભગવાન નું છે ભગવાન ના દર્શન થયા દર્શન ના થાય આત્મા બઉ ગયો નહીં જેવું જ નહીં કરજો નહીં માલકી વગર નો દેહ છે પણ તમે હું શુદ્ધાર્થમાં છું આખો દિવસ યાદ આવતું હતું કે જાગૃતિ વધી ના વધી ના દોષ ના પણ એટલા બધા દોસ્ત દેખાતા એટલે સવાલ પૂછવામાં તમે જમત પડી ને દેખાય છે નથી ને બીજ આમાંથી બીજ થતી જ નથી ને આ નિર્વિકલ્પ સમાધિ કેવાય આ નિર્વિકલ્પ સમાધિ ગ્રોદમાન માયા ગયા છે હમણાં ઉજળ ધર્વાંશે ગયા છે હું તમને જબજ પાડું સંપૂર્ણ રીતે જાગૃતિ મંદ ના પડી જાય નિરંતર ક્ષણ વા થાય કલાક વાતો પિત કરતા ખાતા પીતા સમાધી જ હોય ઉપાધિ હોય સમાધિ હોય પોલીસ હાથ ખાડી લઈને આવ્યો હોય તો સમાધિ ના જાય તેવી અર્થ મારી છે ભક્ત એ શું કરી રહ્યા છે મનમાં ગમે તે દેખાડે આપડે ભરી જવા છીએ તો ત્યાં કરીએ આપણે જવાની કહીએ માણનાર કઈ બહુ ખરે ની આવો પધારો કહીયે છે નહી નો કર્મ છે નો કર્મ અને પેલા કઈ જીમવા એ ભાવ કર્મ છે આપડે બાર થી કહ્યું કે આવો હવે અંતરાત્મા નો જવાબ આવ્યો કે ભાઈ આ કેમ આયા તો શુદ્ધાત્મા એવું કહ્યું કેમ આયા આપડે બાર થી એવું કે આવો પધારો અને અંદર થી શુદ્ધાત્મા એ કહ્યું કે ભાવ આપડે થતું રાખ્યું છે અંદર ભાવ કપટ માં રાખ્યો છે એ ક્રોધમાન માં આયા લોભ ને આધાર થાય બધું અંદર જો અંદર એવું ના થાય ક્રોધમાન માં લોભ તો ના થાય એના આધારે થાય છે ને ગૃહમાન માયાલોપ થી તે બધા ભાવ કર્મ છે ગૃહત્માન માયાલોભ થી જે કામ થાય પેલું પેરું છે करना पी एम उत्पन्न बता देखो अपन करता એટલે આપણે જે જાણતા નથી ને તે ઉધર ચશ્મા ના આધારે જાણતા ઊંધું જ્ઞાન ઊંધું ચશ્મા આપડે જરૂરિયાત પર નથી એના આપડે આયુષ્ય ટૂંક હોય લાબુ હોય એ દ્રવ્ય કર્મ બધા બીજું પૂછ્યું છે દેખાવા જોઈએ દેખાય નહી લોક દેખાય ખરામાન માં જે ક્રોધ માન માં આત્મા ભરેલો હોય તો એ જ ભાવ કરોધમાં ક્રોધમાં ભાવ આત્મા ભરે ભાવ કરે હા જ્ઞાનમાં જ્ઞાન લીધા આત્મા ભય નહિ અહીંયા પેલા સમજાવું નહી જીવાન તો તમે જ્ઞાન છે નહી હડે અને જ્ઞાન નહી હોય તો તમને હડશે આપ આ કર્મ તમને ક્યાં સુધી હડશે કે જ્ઞાન નથી અકર્મ કહી શકાય ખરો કે દાદા અકર્મ કહી શકાય કોને કર્મ જ કેવાય બધા હોય કારણ માલિક નથી આવે કરતા નથી વ્યવસ્થિત કરતા કરતા કરતા પણ આધાર હતો હું કરું છું એ આધાર આપતા એ આધાર તૂટી